મહારાજ નું પ્રવચન ચાલીસ ચોરાશી ઘણ નું અગિયાર મુદ્દના પ્રથમ ચાલુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો ભૂતાનામ જા સુવ્રત સદય દ્રવ્ય ચિકિત્સિત એવમ ધ્રોણા ક્રિયા યોગ સર્વે હેતવ જે કઈ ભારે પદાર્થો ઘી સાકર એવું ખાવાથી માણસ ને રોગ થાય છે એનાય પદાર્થો જો વૈધ ચિકિત્સા કરીને અનુપાન તરીકે આપે દવાની સાથે ઈના દ્રવ્યો સાકર ઘી આપે તો ઈ રોગ ને ટાળી ના એવી રીતે મનુષ્યો ક્રિયા કરે છે એવી રીતે દરેક મનુષ્યો ક્રિયા કરે છે ક્રિયા મરણ જેમ ઘી કે સાગર રોગ ઉત્પન્ન કરનારા થાય છે એવી બંધન કરનારી છે જે આપડે કઈ ક્રિયા કરતા હોય એમાં ભગવાન સંબંધ જોડી દઈ તો એ જન્મ મરણ થી મુકાવનારી થાય શ્લોક નો અર્થ નો શોક તમે એમ બોલો સમજાવશો કેમ જો સિવાય ના દેશો ખબર નહિ હોત છે ભાગવત ના આમયો એન ભૂતા નાય તે યષ્ટ સુવ્રત એ સુવ્રત માણસને જેનાથી આમય જે ખાવાથી રોગ થાય કરતલ વસ્તુ જે ખવાથી રોગ થયો એની વસ્તુ ખબારી ને રોગ મળતા આ દવા એને દેવી જોઈ પણ એ દવાનું અનુભન ઘી એ છે કે આ દવા ઘીમા લેવી એને ઘીમા એ દર્દી છોડી દે તો કેમ ન પણ મજા એને ના આવે કે દુઃખ નો માયોજો ગરીબ છોડે પણ લાગાવે તો ખાવી લઈએ અનુકૂળ વૈદ છે પણ તારો ઘીમાં ખાવું ખાવી જોઈએ લોકો ઘીમાં જ ખાવ કારણ કે એને ગમે છે આવતું તો મેં વૈદે કીધું એટલે એ ખાવાથી રોગ થયો ખબરીને મટાડે છે કોણ આ જગત માં રોગ માત્ર કરવાથી કર્મ ઇન્દ્રિયો અંત કરોરે છે એ કર્મ કરીએ એટલે રોંગ થાય સત્પુરુષ નું કામ એ છે એના ઇ કર્મ રોગ મટાડનારા માણસ જયારે અઢાર વીસ વર્ષ નો થાય કમા થાય શરીરમાં એટલે આ શાસ્ત્ર બાળા એ ખોલી બેઠું કે ગ્રહસ્થાશ્રમ કરવો એને તો રોગ એમાંથી થયા પાપ બધાય લાવે છે છતાં અઢાર વીસ વર્ષના છોકરા ને કહેતા લગ્ન કરવા શાસ્ત્ર હવે એ લગ્ન કર્યા એટલે જેને લઈને એ ઉતરી જતો હતો એ ઉતરી જવાનું રોકાય ગયું બરાબર પણ એમાં ભેવી ભલામણ કરી તારા લગ્ન હતા પણ ઋતુ કાઢવીને એ સ્ત્રી પ્રત્યે તારે ન જવાય દવાનું અનુપાન હા દવાનું અનુપાન બાજુ આવ્યું ભલે ભલે પણ વ્યવહાર કેમ કરવા તો આ બધો લઈ આપણે ભોગવાય નહીં વિષય ભોગવા કે જન્મ મરણ ઉભ્યા હવે એને જો ટાળવા હોય તો અનુપાન રાખવું નહીં રૂપમ ઋતુકા પરિણામ છૂટી થઈ ગઈ એટલે ગમે એમ કરે છૂટી એમ ને કોઈ આ તો ડામીણી છૂટી થઈ ગઈ પરિણા પણ હવે એવું કેવાયું નથી કઈ આપણી ચાખી કેવા દે પણ કેવું પડે બંધન એ બંધન જો ભ્રષ્ટાશ્રમી ન રાખે અને માની લે મારું કલ્યાણ થઈ ગયો અથવા અહીંયા પાંચ હજાર બે ધાર કલ્યાણ થઈ ગયો એ કલ્યાણ ન થાય શાસ્ત્ર ના પાડે જો જે ખાવાથી રોગ થયો છે તમારે છોકરા જન્મે એ પણ ભક્તિ કઈ પણ મર્યાદામાં રહી ન હો તો નગર ભક્તિ નથી કારણ કે ઈશ્વર ને આ દુનિયા ચલાવ તમે એના કામને સહકાર ભક્તિ થાય પણ મન આ તો શોક આવ્યો એટલે મેં કહ્યું આ મળ્યો એના ભૂતા નામ જાય સુવ્રત જે વસ્તુ થી રોગ રોગ મટાડ્યો સ્ત્રી ભોગવવાથી રોગ મરણ સ્ત્રી ભોગવવા મટાડવા માટે જન્મ મરણના ભેરા મટાડવા માટે ભ્રષ્ટાશ્રમ ભ્રષ્ટાશ્રમ એટલે નિંદિત વસ્તુ નથી એ પાછો ભ્રષ્ટાશ્રમ ક્યારે કરવો તીવ્ર નો હોય તો નહી પણ આ પ્રમાણે રેજે એટલે તને જન્મ પણ મટી જ ડોક્ટર તમારી પાછળ બેઠા ઘણી દવાઓ નું આડા આવડી હોય પણ કરી પડાવે ભાઈ આમ એવો એ ન ભૂતા નામ જાય તે યષ્ટ સુંદર જે વસ્તુ ખાવાથી રોગ થયો એ જ વસ્તુ ખવારે છે દયા કરીને વૈદ્યો અને એનો રોગ મતા છે શ્રમ જો સ્ત્રી ભોગ હવે સ્ત્રી ભોગ અને પૈસાનો સંબંધ એ બે જરૂર અનર્થ કરાવનાર છે ત્યારે ગ્રસ્ત મારી બે ગ્રસ્થાશ્રમમાં બે છે મુખ્ય પણ એ કેમ ઉપયોગ લેવો એ બધું શીખવાડ્યું જો એ પ્રમાણે તમારો ગ્રસ્ત આશ્રમ ચલાવો તો તમારું તો કલ્યાણ તમે આનંદ નું કલ્યાણ કરો એ મોટા પાયાનું ફળ છે પાછું અમારી સભામાં વાતો બધી કરે અમે બેસીએ નીચે બધી વાત કરે અમે એવું દેખાય ગયો જેનાથી રોગ થયો એ જ વસ્તુ ખવારવી આને રોગ મટી જાય જન્મ મરણ નો રોગ જીવ પ્રાણી માત્ર અનાધિકાળ છે ક્ષેમાથી જો સ્ત્રી ધન મને ધન અન અર્થ કરાવે છે સ્ત્રી અનર્થ કરાવે એ બે પાછા રખાવવા સતુ બેનો આમ ઉપયોગ યોગ તો તમારા જન્મ મનની દિવ્યા અને ભગવત ધામની પ્રાપ્તિ પાછી જો એવા દ્રોણા લીલા યોગ સર્વે હેવા જો સ્ત્રી અને ધન એ સંબંધી વ્યવહારો એ અનર્થ નહીં સંસ્કૃતિને આપણા છે એવામ દ્રોણા લીલા યોગ સર્વે સંસ્કૃતિ હેરવા આ જ વખતની બધી ક્રિયાઓ જન્મ મરણને જ આપે છે એવા આત્મવિનાશાય ત એવા સંસ્કૃતમાં તે છે મારી પાસે પણ બધા સંઘમાં ત થઈ જાય ત એવા આત્મવિનાશાયક એ બધી ક્રિયાઓ જન્મ મરણને આપે છે છતાં એ જ બધી ક્રિયાઓ મનનું ધાયું કરે શાસ્ત્રનું ધાયું કરે તો એ જન્મરણ પાત્ર નટાવી નાખે છે અને મોક્ષ પણ કલ્પંતે કહ્યું આત્મવિનાશાયે કલ્પિતા ફરે એની એ વસ્તુઓ ભગવત પ્રસન્નતાને અર્થે વાપરે જ્યાં આત્મવિનાશાયો મન નું દાયું મૂકી ને આત્મા એટલે મન એનું કયું નહીં કરવું મનધાયું ન વાપરવું સ્ત્રી નો આત્મવિનાશાય એવા ભગવાન માં જો એ બધા હોમાઈ જાય એની પ્રસન્નતા ને અર્થે એને કયું એમ કરે તો જન્મ મરણે ગયા બધા જ્યાં કલ્યાણ થઈ ચુક્યા લુબડા ને દેખી ને કા લુબડા અમને પાછું કેટલું વજન વધી ગયું છે એ જોવું જાય લુબડા તો એ ચોખ સમજી ને લુબડા ને દેખી ને કુબડા વત કરી એ જ ભાવ છે એ જ ભાવ છે માટે એ વાર્તા છે તો સુધી અટપટી ને તે જો પૂરી સમજાણી ના હોય તો ભગવાન ના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહ વ્યવહાર જોઈ ને તે ભગવાન ના ભક્ત નો અવગુણ લે તો એ બીજી બાબત કારણ કે જયારે આવા થાય એને ઘરે છોકરા થાય કમાણી માં લાખો રૂપિયા એટલે બીજા બોલવાના હું ભગત એને ઘરે છોકરા છોકરા કઈ પાક ને પૈસા પૈસા તો આજુબાજુ થાય છે પૈસા પણ ઈ આવડાના જો આવડવા નીતિમાં ન્યાય માં ભગવાન ની મેળવે છે અને ઊંજા નિંદા કરે છે તો ઈ તો એના પૂર્વ ના પાપ છે શાયો મન ને મારે મન ને મન ને મારવા શાસ્ત્ર ના શબ્દો તો બઉ સોચ છે વિચારણા વાળા જો આ એ ઓપરેશન કર્યા ડૉક્ટર સાહેબ આવે અને તમે કોક ના વિચાર પૂર્વક ડોક્ટરો છે એમને આંધો કામ ન કરવું ને येने विचार जो मविलमा के सहन अहमदावादा एक डॉक्टर आम तो खूब हरीक्षा थी मौत बीजे ट्राइ करता पे एम तो घर नक नहीं लीध એક ઓપરેશન કરું તરત થઈ ગયા પેલેશન હું અમદાવાદ ને હું તો જાણું નઈ ભાઈ ભદ્રમણી આવું હોય મારું શરીર હાલે મકાન ના દાદરા શકું પણ પેલા સૌ મેદાન આવું હોય બોલે આવે અમારે ઇસ્પિટલે હવા બગડ્યા પછી જોખમ બઉ જોખમ બઉ જોખમ એટલે એ અટકળે કરવા બે તો નો કઈ આવે બઉ એને વિચાર કરવો પડે જન્મ મરણ ટળાવવા ને માટે આ કથા વાર્તા અને સંત સમાગમ સંત એના ડાક છે વિચાર પૂર્વક ન વિચાર પૂર્વક ન બોલે તો એ છૂટી જાતા નથી અપરાધ માંથી પગે લાગે દંડવ કરે તે કલ્યાણ થઈ જાય સાહેબ ને પરીક્ષા કરવી જોઈએ ટાળવો કઈ રીતે ભાષણ ને ભસણ હરખત એમાં ડાયજો કુતરો ઠકે જ નહી તમારે એમાં આમાં ડાયકિયા કુતર્યા જેવા હોય એ તમારે થાકે મારી પાસે અને જગત એને બધા મહાપુરુષ ના આ જન્મ કરી હવે બીજી વાત કરું જોશીભાઈ હમદેવી આ કર્મ બધાય છે કર્મકાંડ શાસ્ત્રી પદ્ધતિ કોઈ ખોટા નથી કોઈ ખોટા નથી શાસ્ત્ર જ બતાવ્યા એનો સરવાલો એને કયો છે કરે છે કર્મ થી મેળવેલી વસ્તુ નાશિક પામ કર્મચિતો લોક ક્ષીતે ખર કર્મ કરવા નહી કરવાનું કરવા જઈ ભાવનાથી બોલવું જોઈએ એમ નહી પણ અહીંથી જોઈએ એ તો અમે કઈ સાધુ છે અમારે શું આ એમ બોલે એટલે એટલે કઈ નથી એને મેળવે એટલે જે ક્રિયા બતાવે છે બધા ત્રણેય ગુણ ને ઉદ ઉદેશી દર્જાયેલા અધિકાર પર જુદા રાજેશ તે તે છે છે જો આ વાર્તા હોય કોણ મેદ કરવાલો અરે વિદ્વાન એમો બેઠો નવો હમજે વિદ્વાન એટલે વિધવા વિદ્વાન નવો કેવાય બોલો કોઈ દિવસ પૂરું બારોબાર પોતાની બુદ્ધિ નો નિર્ણય એકદમ નો લેવા તો પાપ લાગશે અને ભગવાન અને ભગવાન ના ભક્ત ની ને વિમુખ જીવ ની ક્રિયા માં તો ઘણો ફેર છે અને ભગવાન ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભક્ત તેની સેવા અર્થે કરે છે संसार संसारिया छता ईश्वर आज पचीसेक वर्ष पहला फाट सर गांकता खुंदाम जाओ आधार બધા ઓળખતો ત્યાં ગયો ને પછી એક પાસઠ સિત્તેર વર્ષ ના ડો પણ શરીર બઉ ફરે હું જો અત્યારે ભાદરવા મહિના નો ટાઈમ ખેડૂતો મને મારે પોંખ લેવો સરખ લેવાનો અરે હું હમણાં જાવ ઘોડું લઈ ને જાઉં પણ તમારું ખેતર થયું મચ્છુમરીને કાંઠળાયું હું એને ના પાડું પણ એવું જોર મારે મારી લેવા મારી લેવા કોઈને કોઈનો ભોગ આવ મારો ભોગ કરવો નહીં મારો ઠાકોરજન ધરાવું જઈ જોર જોર જોર બધા ઉભા હતા ને પપ્પા પણ હવે સ્વામીનારાયણ સ્વામીનારાયણ આખો ભારો લઈ આવ્યા હું જેઠા સ્વામી પોંકા પડવો છે મને હવે તમે ઓળખો થોડા હું એના ખેતરના નથી અમે એમ બોલે અરે તમે એમ કેશો હું કેમ કરેતરના નથી હો તમારું ખેતર બેગાઉ છતું તમે આટલો જયારે કાતિલ લેવાનું કે તમે એમ કેશો એ બીજા કોઈ તમને કહે આ ગામ તો કહે પણ તમે એમ કહ હું એ તમને બાપા ઓળખું છું ને એટલે વાંધો નથી તમારે અને તમે જુદો માણસ આખું ગામ લગભગ તમારા દીકરા થાય દાદા દીકરા થાય બાપુ દાદા ના દીકરા ના ખેતર માંથી આવે પણ આવો બોલો ખેતર હતા નું ખેતર હતું એટલે મેં ક્યાં દીકરા એટલે મેળો આવ્યો હા તારા ડુંડા તારે ભાંગવા દેવાને જો આવી ગયો એટલે આ જગત માં કઉ છું સાધુ જ્યાં પછી ઓળખાણ હોય તો એ તો આડા આવડું મળતું હોય તો જીવને ખરીફ હવાજ આવી જાય છે એમાં હવાજ આવે આડા તો બરાબર છે પણ હવાજ આવી જાય નબળે રસ્તે થી આવે એનો હવાજ સ્ત્રી વિષયો કઈ રસ્તામાં પડ્યા નથી છતાંય માણસો આદા આવડે રસ્તે લેવા માંગે છે તારું પેટ એક પાછેર પેટ તો એવડું છે ભરાતા કઈ કોઈ વાંધો ન આવે ઠાસી ઠાંસી ભરે તોય થાલુ થઈ જાય પછી નથી પણ પ્રભુની આવી ના લોકો જી તૈયાર થઈ ગયે તૈયાર થઈ જાય છે અને કોક કોક દેખાય વેપારી એક કાળા કરીને લુવાણા કાંધીભાઈ છોકરા છોકરા જરાક હાવ બાપા ના કયા માં ખરા ન કયા એવા એની પાસે મૂડી એ છે કઈ પાંચસો રૂપિયા જૂનો જમાનો યાદ નહી પાન કે મારું એક કામ કરશો તો શું મારા છોકરા ને વાત નો કરશો ધર્મા તો કરવો અને મારી હયાતી એ છે તો હું કઈ કરી લેશ ભગત આવડાવ આ ગામડીયો ગરીબ માણસ કુલ આતો વેપાર ને બધું હારું ચોપડામાં લખે તો પાંચસો આંકડા હતા અને પછી ઓલાના એક અક્ષર નું નામ લેખુ અને એના છોકરા નો હમ જેને લેચો હવે ઓછીભાઈ ગુજરી ગયા રૂપિયા મુકનારો અને એના છોકરા એને વાત કઈ થઈ શકી નઈ કઈના જમાના માં બે મહિના ગયા પછી રાત્રિ નું આખું ઘર ખોઈ ઉઠું મળીને હા એનો આ એની ઉપર બાપા નહીન ના આપી દીધું પણ પછી કોઈ ને તકરાર કરવી ને એવું નહીં હમીર્યા વરસ દર હોય ગયો આવો ભાઈ વિચાર મારા છોકરા એ કોઈ બી આવતા નથી એના બાપ ના રૂ મારે કઈ વાત કરે એના બાપા ગુજરી ગયા એની હું બીજી વાત બાપા તો હારા ભગત હતા આપણે જાણીએ તો નાય તો બાવ હારા છોકરાને ઠીક છે તો એના વ્યવહાર ની કરે એવા ને એમ કેતા બા કઈક હતું પણ મારું નીકળ્યું નહી કઈ પણ એ બિચારા ગરીબ હતા એના મારા ત્યાં રૂપિયા રે બરાબર નહીં એટલે છોકરા ને તમે સમાચાર દો આ તો હવે તમે પેલી વાત કરજો કઈ નીકળ્યું ન નીકળ્યું બધું બે ભાઈ આવ્યા છે તમે શેઠ કેવા બાપાને રેતો આવડે ભીડ પડી હોય ને એ તમારું જરાક ધ્યાન રાખો એ કાળા ભાઈ બોલા મને આમ નહી પણ એ ધીરે રહીનેલા છોકરા બાપા પણ હતું મને ખબર છે પણ બાપા નીકળ્યું નહી બિચારા કહેવા ધીરે રીતે રાત્રિ ના બાર વાગ્યા ના સુમારે બેઠા એટલે આ સાધુ હોઈ ગયા તા કોઈ સાંભળે નહિ મને વાત કરી દીધી એટલે મેં કહેલા છોકરાઓ તો બાપા હતા તમે હાચા ભગવાન ધર્મા દબરી ના હું ધર્મ તો લઉં નહી કારણ કે બાપા એ ગરીબ હતા એના પૈસા હાચા તમે દીકરા તમે ગરીબ છો એટલે પૈસા મારે કોઈ ધર્માદામાં ન જોઈ બેઠા તા ભાઈ છોકરા હતા તો તમે ભરો બીજા આવે તો કોઈ કામ આવે રોકડા રૂપિયા રૂપિયા એમના જ છે મારે ત્યાં ખાનગી મૂકી ગયા ચોપડે પડ્યા હું તો ચિંતા કરતો તો આ રૂપિયા નું કર તમારો વ્યવહાર ગરીબ છે જુનાગઢ દેવ નો થાળ કરી રૂપિયા નો જેમ પૂરો અગિયાર રૂપિયા નો ઘર હાલો બાકી તમારું છે અઢી સો વાપરીએ ની તમારો વ્યવહાર એવો બે ભાઈ ને અઢી માંડ આવશે એમાં પૈસા ઓળ કોઈ ના એવા બઉ ઓછા નીકળાય ટાણું આવે તો એ ગરીબ નું પાછું બોલો લો જેવો હોય તો એને ઘોકા મારી ને પાછો લીયો પાછો બોલો બિચારો ગરીબ હોય સ્નાન છે શાસ્ત્રી મર્યાદા છે હવે ખુ કેમ કે બ્રાહ્મણ છીએ સ્નાન તો કરવું જોઈએ ને એટલે કલ્યાણ ના નો કરવું જોઈએ હું એક એક વાત કરું છું સંધ્યા ઘડી સંધ્યા તો કરવી પડે ને ફલાણું તો કરવું જ પડે ને કારણ કે માલિક છે ભગવાન એની આજ્ઞા પાડી એને રાજી કરવા માટે નામ એને રાજી કરવા માટે સંધ્યા કરવી એને રાજી કરવા માટે જે ક્રિયા કરીએ દાન પુણ્ય વ્રત ઉત્સવ પ્રભુ પ્રસન્નતા ને અર્થે જો કરીએ ને તો એટલા માટે ખાઈ જાય ક્રિયા એની કોઈ મુકાવે અને આ પાછી બચરી જાય માટે હરિજન ની જે સર્વે ક્રિયા તે તો ભક્તિ રૂપ છે અને જે ભક્તિ તે તો નૈષકર્મ્ય નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજન જે ક્રિયા છે બઉ નથી હાથ આવતો બઉ નથી હાજર કરતા કરતા પણ ભગવાન વાત તો કરતા હવે કર્મનું ફળનુ ન થાય છે એ ઘણી મોટી વાત છે બેઠા નથી વાદ વિવાદ કરવા આવે તો એ બધું મટી ગયો એમાં વણિત ભાઈઓ આવે જયભાઈ સાધુ વસા પ્રશ્ન ઉત્તરી પછી ચાલી કે ભગવાન છે પાકા ભગવાન કે છે તને ભગવાન તો એના ધામ હોય જરાવે અહી તો હર વખત આવે એટલે ના ના અત્યારે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્ત ભગવાન બધે વ્યાપી બેઠા એટલે વિલ મજા આવી જી વાણી હવે પૂછી કે શગવત એના વિના ખાલી નહીં ભગતી બિલકુલ ખાલી તમે એના ભગવાન માનો ભગવાન માનવ તો તમે સંદાસ જાઓ ક્યાં એ ભગવાન હોય સંદાસ એ જગ્યા માં ભગવાન ખરા આ તો ગામડિયા હોય સાધુ પણ બધા હતા ચગો એની યાદ આવી ગયા ભાઈ જો અમારેવાદી છે કરવા જઈ ને પછી તમારા આશ્રમ પાસરા માં ભગવાન હોય કોઈ નહી એટલા માટે લીધું સમ્રદાયું હશે બોલો માટે હરિજન છે તે તો સર્વે નૈકર્મ્ય રૂપ છે ત્યાં શ્લોક ભગવ ગીતા નો છે જે કર્મણ્ય કર્મય પછી કર્મ સ બન મનુષ્ય શું સયુક્ત સર્ક નો અર્થ છે જે ભગવાન ભક્ત હોય તે ભગવાન ની અર્થે જે જે કર્મ કરે છે તે કર્મ વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે કર્મ માં અકર્મ એટલે નિર્બંધતા કર્મ નો ભાવ બંધન એવું કર્મ ને અકર્મ કર્મ એનું એ જો તુલસી છૂટવી પડે કે નહીં પડે કે નહી ફૂલ માં કોઈક જીવાંત હોય કે નહિ તુલસી માં એ વખતે હોય કે ન હોય હે માં હોય ને તુલસી લીલું ઝાડુ છે ભૂખ માં છે પણ ભગવાન ની પૂજા નિમિત્ત તમે જોયા એટલે એનું બંધન ફળ તમારે વયું થયું પણ તમારી ઊંઘવાની ખાતર તમને ભાવજો ખૂબ બહુ સારું થોડું બંધન થયું તુલસી ના બે પાંદડા ખાવાની ખાતર તોડો પાપ છે હું પૂજા કરતો બે લોટા રાખતો શું એક જરાક નાનો અને એક મોટો નાનો લોટો નવો જ હતોટાવી સ્વતંત્ર તમારે બરા દગી જયારે આને બરા દૂટી કર્મ ભાવીએ ભગવાન ભગવાન એનાથી એ કરવી આજે તમારે કોઈ ને શંકા હોય તો મને કહેજો હંકા રાખો તો તમારે કરવું પડે કોંગ તો હવે જાણે કાયા પણ કરવું પડે ત્યાં શું કરો દોરી હતી બધું હાલતું હાલ તો મારું હોય તમે ઉટકો ના ઉઠકો આ નાખી દીધો ના બેઠા ના ખાધો ના સ્વામીની સેવા કરીએ પાછી વાત કરવાની વાત કરી હું જણું કાલથી બધા બેલોટા રાખશે ને માયા રાખે હું ક્યાં ના પડે આપડે રાખે એટલી સમારશે આપડે ના રાખે તો હાર ભાગે આટલું રાખે એટલું ઘણું કેવાયું છું અમારે થાય એમ નથી કઈ રાત્રે ઉપકાર બોલું બોલું બોલો ભગવાન નો ભક્ત હોય તે ભગવાન ની ને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને જે વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મ પણ રહેતો હોય તો પણ તેને કર્મ માં છે એમ જે દેખે છે તે દેખનારો સર્વ મનુષ્ય વિશે બુદ્ધિમાન છે બુદ્ધિમાન કર્ઞાની છે તથા તે યુક્ત છે કહેતા મોક્ષ યોગ્ય છે એ જ પક્ષ અને કૃષ્ણ કર્મ કૃત કહેતા સર્વ કર્મ નો કરનારો છે કર્મે સહિત છે એ બેદ છે બોલી નઈ છે કર્મ નું સ્વરૂપ બદલી ગયું શું કર્મ નું સ્વરૂપ બદલે સ્વરૂપ બદલે કર્મ નું સ્વરૂપ એવું છે કર્મ કરો એટલે પછી સ્વર્ગ માં જાઓ બંધ હોનાની બેડી નું એની લોઢા બેડી તો ખરી બેડી બાંધે કે ન બાંધે ભાઈ હોના ની નહીં બાંધતા હોય બંધન નથી કર્યા હોય એટલે એક બાજુ વાત કરે બીજી બાજુ એને ખબર બધી બે બાજુ બોલો જે કોઈ કરવું જોઈએ એને બધું થઈ ગયું મનુષ્ય દેહ ધરીને મનુષ્ય દેહ નું કર્તવ્ય શું એને કરી દે એને પૂરું થયું सर्व कर्म करना भगवानी आज्ञा कर प्रसन्नता भक्त जे जे कर्म करे कोई रीते अवगुण जो ले તો તેના હૃદય ને વિશે કુટુંબે બેઠા સેવા કરવા ગયા નથી કોઈ બોલે બેઠા બીજી ભાઈ કહ્યું તમે મારા ચૂનો થઈ રહ્યો મારા કેમ ભગત આ ભઠ્ઠી બંધ થઈ બીજી ઘરે પૂછો અરે મારા હું ભઠ્ઠી કરવું કે ઘર છોડીને અહીંયા આવ્યો શા નું પાપ લાગે તો જીવ મર્યા એ જેટલા જીવ મરે એનું મારે કલ્યાણ કરવું લેતન વિશ્વાસ કહેશ પઠ્ઠી ખડી સાચું નથી ભાઈ તો એનું કલ્યાણ અમારે કરવું સમાવી અર્જુન ને મારી બેન ને ઉભાડી લા એટલે એ ધર્મનું કામ છે આ નો રહે ભાગવત ગીતા રામાયણ બધા છે ખરા પણ કોઈ જ ના વાક્યો જોવા જોઈએ બોલો